ને તમે કોણ જીત પછી આજ્ઞા કરી પ્રાર્થના ભોગવો ની ચિંતા ના કરો કૃષ્ણ ભગવાને કહ્યું તો અહીંયા આગળ કાળી પ્રાપ્ત છે ભોગવતો નથી અને ચિંતા કરે છે બેઠ લોકો મારી સામે છે નવસારી છે નવસારી કેમિકલ ફેક્ટરી બનાવે છે લોકો મારું કઈ છે બે ઉકેલું હોય સાહેબા બ્લેડે તાર મન ટાઈમ નથી એટલે આ એક કામ માં બે કામ થાય જો મરવાનું ના વધુ ના મરવાનું જ નહીં કારણ કે મારે પાછા દુધી પહોંચે એય દીદી આ પાછા મારા મમ્માને આયો બોલ્યો દેવ માને પાછા બીડે જઈ છે માયા સુખી નથી મારા દેવ કોઈ સુખી નથી આવવા તેડું બરાત નથી એ મેં આ ટકા આગળ આવી જવું હતું મિસ પણ સાદી છે તો છે એટલે મે જે બોલાયા ને અરે બોલ કે હું દઈ રિટેર કરશું ને અમારા બોલાયા પર કોઈક આ ફોન કરતોલ કર્યા ને બોલ દે બધું અમારો સબડે ફોન કરવા દેજો નહી તેમ મે બોલાનું બોલ દે શું કરુંલા મને બોલાયે બોલ દે સબને સબને એ 1980 નાનો જૂસો પેલેથી વિદ્વાન મુકેલો જાતની ને એ પેલા કવિ હતા કે એ પેલા કવિ હતા હે પોતે ખરો કવિત્વ નતું આપડે આ વિજ્ઞાન આપ્યા પછી આશીર્વાદ સભુ ગૃપા ઉતરી ને ત્યાંથી પ્રગટ થઈ ગયું હજુ પ્રગટ થયું નથી લોકો નથી ઉતરશે તારે સમજાશે ભ્રમણા જયારે ઉતરે તમે સંત પુરુષ ની પાસે બેઠા તા ત્યારે ભ્રમણા ઉતરેલું હોય ઉતરી હોય ત્યારે વાત સમજાય આ માનવ સંહાર પછી આ બધું ઉપર આવશે માનવ સંહાર પછી આ બધું ઉપર આવશે માનવ સંહાર બધું મનુષ્ય નો સંહાર નાશ થઈ જશે ત્યાર પછી હા 1980 1980 નો વાર થાશે ત્યાર પછી આ બધું બહાર આવશે એમ કે છે ના બહાર તો આવ તો વાર લાગે ધીમે ધીમે આવશે આ ધીમે ધીમે <td>લી બહુ <td>લી કામ કર્યા કરતે બહુ <td>લી એ કે કે 1980 માં આ વાર વાર થાશે બળવાર થાશે એટલે બળવાર નહીં બધું બહુ બહુ કર્ચ આવવાના છે જબરદસ્ત કર્ચનો જ બધું આવવાનું છે આ આપડે આ દસ બાર વાર જશે એટલે આ ક્રાંતિ થઈ રહી છે ક્રાંતિ માં રૂપક આપવાનું સરસ એટલે હિન્દુસ્તાન ઊંચું બીજા પડતીનારાયણ આત્મા છે અમેરિકામાં સૂર્યનારાયણ આત્મા છે એ ઉગે છે એટલે આ બધો ફેરફાર થઈ જવાનું અત્યારે હિન્દુસ્તાન વર્લ્ડ ની પાંચ બે હાજર પાંચ માં કેન્દ્ર થઈ ગયું હશે એની મેં લખ્યું છે કે બે માં વલ્ડ કેન્દ્ર થઈ ગયું હશે અત્યારે લખ્યું એટલે એ પેલા થઈ ગયું પાંચ પેલા એટલે હવે દસ પંદર વર્ષ પછી એનું શરૂઆત થઈ અત્યારે શરૂઆત છે કેન્દ્ર થવાની શરૂઆત થઈ આ બધા જાત જાતના ઉપાસ બંધાય છે આ બધું બંધાય છે ને આ બધો અમેરિકા પણ ગયા અમેરિકામાં ફરી વળ્યા અક્રમ વિજ્ઞાન માટે આરતી પટેલ આખા અમેરિકા દરેક દરેક જગ્યાએ આ સંદેશો વધારી દીધો કે અક્રમ વિજ્ઞાન કહ્યું છે કે આખા વર્લ્ડના સાયન્ટિસ્ટ ભેગા કરો હું એમને ન્યુ ટેસ્ટામેન્ટ આપા તૈયાર તો આ ગાઈના ઓલ્ડ ટેસ્ટામેન્ટ થઈ ગયા હા હવે ન્યુ ટેસ્ટામેન્ટ જે કેને માના જીવન જીવા ની ચાવી રહે એની વાત છે એ લોકો મુખ્ય અધિકારી નથી મુખ્ય અધિકારી ઇન્ડસ્ટાનમાં છે ફીસામેલને ઓલ્ડ ને ન્યુ સુ હોય એ મને નથી સમજતો એમ કહે છે કે મને આ ઓલ્ડ ટેસ્ટામેન્ટ અને આફ જે કોટ ન્યુ ટેસ્ટામેન્ટ એ મને સમજણ ના પડી જશે ટેસ્ટામેન્ટમાં ઓલ્ડ ને ન્યુ સુ હોય ટેસ્ટામેન્ટમાં ઓલ્ડ અને ન્યુ સુ હોય પેલા નાસ્ત્રો લખેલું હોય કે પુસ્તક માં શું મૂકી દે એડજસ્ટ નથી થાય નથી આજ નવા આ કાર્ડ બદલાવી એટલે નવા નવી રીત હોય દીવન જીવન નવી જ રીત આપવાની છે એટલે વસ્તુ જ્ઞાન તેનું તે જ છે પણ કાળ ના હિસાબે બદલાયા કરે ના હિસાબે બદલાયા કરે સાય એનો એ પદ પદ વળાઈ જાય પછી એટલે બધું આખું વિજ્ઞાન માં ઉતરી ગયેલું છે કેટલાક આ પુસ્તકો જે લખાયા છે આપતાવાળી પહેલી આપતાવાળી કીધી એ તો અમે આ બોલે તમારી ફરી ઉતારો કરીને ફરી નવા પુસ્તકો સીધી આપતાવારી નું તૈયારી કરે છે ઉપનિષદ વાંચું કે કોઈ પણ વાંચું ગીતા વાંચું મને બધું સરખું લાગે છે કારણ કે ઇમ્પોર્ટન્ટ છે અને સૌથી વિશેષ કે ગુરુ ની કૃપા ઉપર જ વધારે આધાર છે એવું છે ને ભૌતિક સુખો આપતા જાય અને ડેવલપ કરતા જાય ડેવલપ કરતા જાય અને આ રિયલ છે એ મુક્તિ આપે સીધું ડિરેક્ટ મુક્તિ આપે આ રિયલ છે તો ફક્ત રિયલ માર્ક નીકળતો નથી રિયલ માર્ક રેલ માર્ગ કોઈક જ વખત હોય ભાઈ નહીં કોઈ કારણે કોઈક જ વખત નીકળે છે તો આ દસ લાખ વચ્ચે નીકળ્યો છે આ માર નહીં તો